यार यू बिलीव दैट आई एम रियली केयरिंग दैट इज ईगोइज्म वो स्पेशल मेरा है तुझे कहना बोले ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ that is the most important thing to know in this life my god children ek get one of god children eh one of god children but भगवान नो छोक्रो ये भगवान नो छोक्रो छे नहीं नहीं power of god mm -hmm. you're saying it you're saying you are power of god mm -hmm. not child of god power of to god you you... Right. to you all everything is right god manifest to you May I, God manifest through you. Through carry. I see. That's great. A lot of pretty people yes. <laughs> <Not laughs> here. Handsome man. Do you have any money? No, you don't have any money. No, you don't have any money. No, you don't have any money. No, you don't have any money. Hmm. uh fun recreation to so so ke nokne okay, if suppose you have a servant and he breaks a glass what would you tell them what would you tell him anywhere where that came from ha huh? <laughs> so what would you say is more where that came from ekache ke bije jagya se jya thi bijo aavi jase na na એક હજાર બીજું લાવી મૂકી દેવાય નહી પણ નગજા થાય સપોઝ યુ ઇટ હંડ્રેડ ડોલર્સ યુ વોન્ટ ગેટ મેડ વિથ યુ સર્વન્ટ With, um, with your I helper with your helper 107 so guess if you have if you have i might be disappointed this under food i thodu andar e uthay ke aa kharab thayu or someone stole something ah ke koi chori jaye to no, e u thay ke aa koi who has done that who is responsible hm no really. like Oh, incident. Who, <laughs> who? <He didn't laughs> broke the glass? glass who is <laughs> who who has done that? So who broke the glass? He is asking. You. Suppose your servant had broken the glass then he is asking oh. you who has broken the glass. Yeah. yeah. So servant had broken. Ke servant ne todio kevaida? Servant ne <laughs> todio kevaida? No, no, no. Oh. Say quiet. <laughs> no. No. no. He is not એને તો કઈ તમારે ચેતવણી આપી કે તમારે ચેતવણી આપીબે તમારી ચેતવણી આપી ઉતાવળ ના કરી ઇઝ બી કેરફુલ એન્ડ ડુ ઇટ અગેન બટ રીમેમ્બર ધીકોઝ ઓફ યુઅર ઓન મિસ્ટેક yeah you did you didn't deserve that glass that's why bhagwan ek agent karta the gaye aa ah, kare the bhagwan ek agent the te kare the ha and he is an agent for the agent of god to break that glass because you didn't deserve it na so the bija uchalvan on the glass to comprehend and they didn't did you understand that i'll no, i'm going to work on it and i aaj hi samjhane ki nahi maan rahe hain nahi maan raha hu er mujhe samajh mein nahi aa raha hai Carrie, uh, see what happens is that, yeah, why, yeah, say if somebody stole your hundred dollars, why did you owe a hundred dollars to get stolen? Uh, uh, uh, why was a hundred dollars to get stolen? Like yeah. Yeah. Because I was naughty, I guess. And he is asking you to have lunch with us. Well, I can't eat lunch right now. Oh, okay. Because we need to pack up something. stuff on the way up. Hmm. Here. Oh, that's right. We'll pardon, we him. pardon him. We have pardon. Tu unhe pardon karo, bhagina khatane pardon karoge. You should For, forgive everybody. If somebody steals from your house, you forgive him. If somebody does anything wrong to you, even insults you, forgive him. એનો નેબર છે એનો બાજુ નો માણસ છે નેબર એનું પાણી ચોરી જાય એનું પાણી ચોરી જાય તો એને પરગ્યુ કરી દેશે પાડન કરો પાડન હા એનું પરગ્યુ કરી દેશે પાડન કરી દેશે you don't have to be blessed first rat kare kari ke bhai av na le maru sha bade lo tho yeah abar government khabar aaphi pade hu bolu he the <laughs> uh, before you just totally forget him, you must tell <laughs> That, why, why, you, why are you doing this? I'll report it to the government. You must tell him gusta that. What's wrong with you? What's wrong with you? What's wrong with you? What's wrong with you? Well, I didn't get mad with him. I just told him he'd better not do it anymore. I didn't call the sheriff. Right, that's right. He's not <laughs> getting mad. Right. He <laughs> didn't get mad. What's wrong with you? Carry exactly what's wrong with you. Very good. Very good. Tell him not to get mad at me. Ah, ah, ah. Tadda, kese ke ene ko ke eno pa garam na thai. Eh? Ene ko ke karyu pa garam na thai. Ah, ah, don't be angry with her. No. No. Pardon her, pardon her. She will pardon you. Pardon her and she will pardon you. She will pardon you. You must pardon her. very good idea new testament new testament not old testament new testament okay oh, me lot thinking in the bible it needs straightening out then <laughs> because at the baba little be ho gaye baba aapari zamee no baba re na pade thi ene keche ke e ane jamin hamna jamin e lidha che na padu thoro baat table so baba nahi nikale na jamin e Uh, Listen you must eat little bit sir you may not eat a lot but just sit and eat later bit pink. join us join this us I'm a peak but yes, I can okay, I got to get my work done yes, before dark Jaana bahu yeah, kaam karvano che raat pade the pehla bahu kaam karvano chhe I can't no padi ja help me I got to get it done ane koi help par nathi ane karvu j pade jaate barabar ha I'm already too fat ha ache jado chu wo already jado chu keche this is very good that what they do I appreciate I thank you Nobody in does will give you some you can eat at home later at night fallen everywhere fallen everywhere So enter to God enter to God You don't feel bad if we don't hmm. eat with you right You get if you can come and eat, join it will be good atwa lagan na lo isra nahi lagan bhagwan nahi lagan apna na lo bhagwan ne ye lagan the apne aap le leave all this to god leave all this never uh, forgive all this to god you know don't try and take control in your hand what taking on Jordan in my house and putting him up hmm? put the door is up No, he's no, he's not talking about this work. In general, he's saying, if if you you you have have a dispute with anybody, or if you have any with anybody anybody, or any problem leave it it to God. Don't try and control okay. it yourself. Shall I tell him? Yeah. Go tell સરકારી કાયદો હાથમાં લેતા લોકો મારતા નથી એ રીતે ભગવાન નો કાયદો પણ હાથમાં લઈ શકે just like you know we have laws in the in this country we don't take the law in our own hand we let the government do its work right in the same way let god handle all the problems by his law don't try okay, and put your put your hand <laughs> in it now okay. in favor of it is it correct is it correct we well, are in the way that's going that's for sure yeah <laughs> Oh yeah Da bhagavana tindekarola da bhagavana tindekarola da bhagavana દાદા ભગવાન અસીમ જય જયકાર હો લખી આપો લખી નાખો ઇંગ્લિશ માં લખી નાખો ભગવાન નથી દાદા નથી બર્થે દિવસે જે માગવું હોય માગજે તમે કહ્યું બર્થ ડે ને દિવસે જે માગવું હોય એ એ માગીએ કયું તું આજે આપવા ગયું રમીલા ની ફાઈલ કે દાદા નું વજન ત્રીસ પાઉન્ડ વધે એવું કરો તમને આપી દે ત્રીસ પાઉન્ડ એવું કરો એવું થઈ ગયું આ તો બધા ભયંકર વિરાજ ના ભયંકર વિરાટ ના એટલે નરક્યા જતા જવાનું આવું જો ચાલ કે આ બધા ખોટા દાદા રમીલા નો ક્વેશન છે તમે કહ્યું કે મારા ભાઈ ને દિલીપ ભાઈ તમે કહ્યું કે કેન્યા જવાની જગ્યા અહિયાં રહો અહિયા અહિયા કેમ સારું હા ના એ તો વ્યવસ્થિત ને થયેલું છે ને અહિયાં રહો એ તો બોલું સાધારણ તો બોલવું એ ધાચા માં બોલી છે સાધારણ એ તમારે કઈ કાયદો નથી કાયદો તો વ્યવસ્થિત છે તે છે આ તો સાહસિક વાણી ગયેલી આમ કરો યાદ ના કરો એ સાહસિક ઇન્ડિયા માં રહેવું સારું કે અહીંયા રહેવું સારું એ હજુ બે વર્ષ પછી અમદાવાદ જે અમારે ત્યાં આગળ જગ્યા રિઝર્વ કરવી પડશે કે મળશે બાર એટલે છ વીગો લીધી છે કે સિમંદર સ્વામી તો આપડે જે નિર્માણ થયેલા હોય એની મૂર્તિ મૂકીએ તો કઈ ફાયદો નહી ખરું મહાવીર સ્વામી નિર્વાણ થયા એટલે એમની મૂર્તિ નો ફાયદો નહીં એટલે આપણે મહાવીર સ્વામી તો નથી એમ તો નિર્વાણ થઈ ગયા ખરું મહાવીર સ્વામી ની મૂર્તિ ના મૂકીએ કારણ કે તો નિર્વાણ થઈ ગયું એમના સિદ્ધ થઈ ગયા એટલે એમની મૂર્તિ અંબાજી માતા હોય ને પણ જયનું જ્યાં જરૂરી જ્યાં લાગવ એ વૈષ્ણવ ખાતા અંબાજી માતાજી નહી બધા ભદ્રકાળી માતા અંબાજી માતા અને શિવ ખાતા માં ગણપતિ નહીં બધું આવવાનું અને કૃષ્ણ ભગવાન ની એ મૂર્તિ પણ ખાલી બીજા લોકો ના મન માં ના એટલા માટે જ મૂકવાની કે શ્રીમંદર સ્વામી આપે બધા વિચારો બધા જાય મતમાં છું હું શિવમત માં છું વૈષ્ણવ મત છું એટલે દર્શન કરે ને અત્યારે પબ્લિક એવી સારી થઈ છે તો દર્શન કરે એટલે પેલા કરે પણ દાદા સિમંત સ્વામી અત્યારે મહાવી જે ક્ષેત્ર માં છે એટલે એમની મૂર્તિ તો જીવંત મૂર્તિ જ કેવાય ને જીવંત કારણ કે જે કલ્યાણ સ્વરૂપ જે અત્યારે મહારાજે શું કેવાય ગયું એટલે આ તેને હાજર જ છે અરે ગયા એની મૂર્તિ મૂકી ભલે લોકોને તમારા શારદાબેન નો સવાલ હતો શારદાબેન પૂછતા તા તમે દાદા ગયા અહીંયા मंदिर पेट आपी दूसरा पचीस डॉलर ऐसी अहिया रेव दिवस सत्संग मैंने मन में थे बंने दिवस પચીસ ડોલર માં આપ્યા હું મંદિર માં મોકલીસ ડોલર માં તો એને સચિંગ માટે પછી હોય કેવું હોય આપડી જરૂરિયાતો એને પૂરી થયા પછી એટલે આવો વિચાર મંદિર મંદિર મંદિર રામ મોહનભાઈ બધું આપી દે ત્યાં થઈ ગયા ને નહીં વીસ હજાર કહેલા ડોલર ના પાડી મેં દસ હજાર લખ્યા શું કે બીજા કેના માણસે પણ ના લે મારે અમે લઈને શું પામશે करे उदाता है कोई दादा अभी को तो कही सर्वस्व अमरु अर्पण छे पने। पने। दादा ने सर्वस्वरू दादा सर्वस्व अर्पण कर दुनिया में बने कृष्ण भगवान गोपी रहता था फिर गोपी एक बदा नहीं बधाने याद रहे कोईपन वस्तु याद न रहे થોડા સવાલ છે બધા ખુલાસા કરી લો પૂછે છે નાન લેતા પેલા જે આપણે ભગવાન નું નામ લેતા હોય એ ચાલુ રાખવાની કે મણી બીજે કરતા હતા ને તે કરવું હોય તો કરે ના કરવું થોડી રીતે વધુ નઈ અને કરવું હોય તો કરે તો તમારે નહીં કરવા જ્ઞાતા પરમાનંદિભાઈ શું કરે છે જોયા કરવા થોડી દેવાનું કે ના ધોઈ જવાનું તમારે તમારે મણી ભાઈ કરે છે હું નથી કરતો એ ધ્યાન રાખવાનું અદાણ માં મણી ભાઈ કરે છે એટલે આપડે એ કહીએ ખોડવાનું કઈ જોઈ તો ખરું છોડી દેવા રહ્યા નહી છોડનાર કોણ હતા તમે પોતા હતા મરી તમે પોતા હતા ત્યારે છોડનાર હતા હવે પોતા નથી છોડનાર નથી કરાય નઈ એટલે એની બે જાય તો ખરું એની બે જાય ચા છૂટી જાય બીડીઓ છૂટી જાય રાગ કરવાનો નથી આપડે શું બને છે जतू ना रे अमराव कई कहो रे, रे वो आशीर्वाद आपो कह ज्ञान अमरा म रे એવું એવો આશીર્વાદ આપે એવો જ આશીર્વાદ આપેલો એ રહ્યું જ છે બધું કારણ કે આગળ એમનામાં યાદ શક્તિ નથી ને સમજ શક્તિ નથી તો એની શક્તિ આપો તમારે શું કરવાનું એ ફરજો જાવ તમારે જ્ઞાતા દ્રષ્ટા એટલે આ શું કરે છે મણિભાઈ ને એટલે મણિભી શું કરે છે એ જોયા કરણ તમારે મણીભે નું મન શું કરી રહ્યું છે મણિભી બુદ્ધિ શું કરી રહી છે મણિભી શું ભક્તિ કરે છે એ જોયા કરણ ને મની મણિભાઈ કઈ મુશ્કેલી આવે એવું આ પાંચ આજ્ઞામાં આખા બળ નો જાય આ વ્યવસ્થિત વ્યવસ્થિત નો અર્થ બધું છે કે વ્યવસ્થિત કઈ માણસ એમ કે બન બનવાનું છે ફરવાનું નથી તો એ ચાલે નઈ બનવાનું છે એવું ફરવાનું નથી એવું ના બોલાય શું માન્યતા જ આવી છે કે જે થવાનું છે થવાનું છે ના થવાનું થવાનું નથી એવું ના ચાલે વ્યવસ્થિત છે વ્યવસ્થિત શું કે છે જો બનવાનું હોય બનવાનું હોય ને તો તો આપડે કઈ ઉઘાડી બંધ રાખીએ ગાડીઓ ચલાવો મોટલ રંગવી પડે બધું કરીને તૈયારી કરી રાખે ને અરે પછી ગ્રાહક ના આયા તે જ વ્યવસ્થિત અને ગ્રાહક વધુ આયા મોટર બગાડી નાખો વ્યવસ્થિત સમજાયું તમને બીજું બધું પૂછવું બધું જે પૂછવું અને વધુ સવાલ હોય તો આપડે અહી ભૂપેન્દ્રભાઈ आपनेमीबंद कई जात नो भगवान ટ્રંકોલ નો આવે જેમ ટ્રંકોલ હોય છે ને આપડા સંદેશ અમારી પાસે આવે શું એટલે કોઈ કોઈ શબ્દ અમને કોઈ જ્ઞાન અમને ખ્યાલ ના આવે તો જ્ઞાન તો આવે એ શબ્દ પૂર્ણ સ્વરૂપ છે જીવતા છે હજુ લાખેક વર્ષ રહેવાના છે લાખ હવા એટલે તેની હાજીમાં જે હાજર હોય ને તે કલ્યાણ થાય બાકી હાજર વગેરે કલ્યાણ ના થાય પ્રત્યક્ષ જોઈએ પ્રત્યક્ષ છે તેને છે તે વ્યવહાર થી નમસ્કાર કરવા પૂછ્યા બધું હાયા છે તો ઓરિયાં તાને બધું બોલો છો કોરટ કર્યા તો એવું છે આપણે અહીંથી સબ કરી આપ છે લે કરી આપ બાર દરખો દર બધું એ તાઈન છે હા કવ્ય કરવા સંજો આવ करना रहो है, मान मा करें बदा भाव कर्म कर्म पर करना ने भाव कर नहीं, तब जगत तो बद कभी ज्ञाओ भे फिर भावकर्म ए क्रोध मन मोभ करवा भावकर्म समझे અને આ બીજું બધું તો આ કરીએ છે ને એ તો હા ડિસ્ચાર્જ છે બધો ભક્તિ કરીએ તેમ કરી તેનું ફળ આવ્યું વાક્ય છે આ બહુ હેલ્પફુલ આ ડિસ્ચાર્જ પણ જો મન વચન કાંઈ એકતા રહેતી હોય તો મનમાં જેવું હોય એવું વાડીમાં બોલે એવું વર્તનમાં હોય તો કામ લાગે નહીં તો કામ ના લાગે એટલે હેલ્પ ના થાય હવે તમને ક્રોધ થાય તો ખરેખર ક્રોધ નથી એમ ક્રોધની વ્યાખ્યા હોય ડેફિનેશન હોય તમને ક્રોધ માલમાં એ જ નહીં થતા નથી પણ તમને હજુ એવું લાગે કે મને થાય છે એમ જોઈએ કારણ કે મની બહેન થાય તો તમને બધું પેલેન્ટ એમ છે એટલે મને થાય એમ કેમ क्रोध्या क्रोध को जेरी पाते हिंसा हाँ हिंसक भाव अगर हिंसा होते हिंसक भाव हो क्रोध कहवा हिंसक भाव न हो मनी भी क्रोध करें तो तक गमे नही क्रोध करे तो तब गई बने जुदोकार अहंकार तरफ क्रोध चालू थी जाए हर की जाए भाई जीव बड़े अपो जो भाई भारे माल से ચોકીમાં તે નીકળી જાય છે છતાં છતાં પ્રતિવણ કરે એટલે પ્રતિબંધ એટલે શું કે ભાઈ માફી માંગુ છું ફરી આવું નહીં કરું તો આ ક્રોધ માલ માં રહ્યા નથી પર તમને भी लगे अपने आपने घो परिचय जुए शब्द हम तैयारी हेल्प कर हेल्प कर छे पर जो है न तो आ, एक पर फेरा मरी जवा कर्त मोक्षना तक्ष थी जाए પુસ્તક વાંચો થાય ને હવે એ છતાં પ્રભાળદેવ કયું ચોખું કે સજીવન મૂર્તિ વગર જે કંઈ પણ કરવામાં આવે છે બંધન છે શું એટલે પ્રત્યક્ષ જોઈએ કે મહાવીર મહાવીર ગયા કજું કામ હેલ્પ નહીં કરે કે અત્યારે અમે અમે કે છે એ પોતે શું કે છે અમે મહાવીર છીએ એવું કે છે શું કે છે તો એ પણ ગયા એટલા બે ચાર લાભ ઉઠાઈ ગયા આશરેલી ગયા તો બે ચાર લાભ ઉઠાઈ ગયા અને ત્યાં શંકેત થઈ ગયું એમને પણ પછી કોઈને થાય નહીં એ તો આરત રૌદ્રધ્યાન જાય તો જ એ થાય બાકી આરત રૌદ્રધ્યાન કોઈનું ગયું નથી અને જાય નહીં અને સ્વતંત્રતાએ ના જાય રોકેજી સ્વસંદ પામે અવશ્ય હોક્ષ તે સ્વસંત્ર ક્યારેય પણ ના જાય શું કહ્યું આપણે પડે ને એટલે એમને કહ્યું કે એમને ગેરંટી આપી બીજું કઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને ચરણ કરવા અર્પણ કરી ભરતે વધતો જાય પછી હું મોક્ષ ના પડે મારી પાસે લઈ જઈ ગયા એને ગેરંટી આપી सत्पुर व्याख्या रचाय नवा शास्त्रो रचाय समझ अंतरंग स्वाह थी गुप्त जाने तेरे कोई जाती નિષ્ફળ હે ના હોય અને શસ્ત્ર નિષ્ફળ હોય તેમકુ ક્યાં જરૂર હે હમ નહી શસ્ત્ર નિષ્ફળ કહેવાયે તમારા આત્મા માટે શસ્ત્ર અને પૂજગળ માટે નિષ્ફળ કહ્યું અમે બાબા વેરાગી અમકુ ઘૂના છીએ डूरी होली पड़ जाए बहु पड़वा दस पड़वा દસ રૂપિયા જતી રહેશે પચાસ વાળી પચાસ બે વાળી બે માં જતું રહે અવશ્ય જતું છે માલ ભર્યો છે એટલો જ નીકળીને જેમ નીકળશે એમ દસ બાર વર્ષે બધો ઘણો ફરો નીકળી જાય છે હલકા ફૂલ થશે ધંધા ચાલે તમે કોઈ કરતા નથી આ ધંધા તાળે તો કહંકાર હતો ચાલે નહી વપરાય દેહ આત્મા બધું વપરાય ભાઈ વ્યવસ્થિત ના કરે શરીકે શુદ્ધ આત્મા તરીકે કરતા અભ્યાસ કર્યો નિકાલ કર્યો એ તો નક્કી કરશો ને થઈ ગયો થાય તો ઠીક ના થાય તો તમે પેલા આપણે ચીડાતા કોઈ ખુશ ખુશ થતો આવતો આપડે ખુશ થતા આપણે ચીડાતો આવતો હોય તો સંભાળ નીકળતો ખુશ થતો આવતો સંભાળ નીકળતો હશે જ્ઞાન આવરણ કર્મ ને મોહની કરે દર્શન આવરણીય મોહની એટલે શું કે દારૂ પી સેટ આખા ગામમાં સેટ તરીકે હોય અને રાત્રે ઉદાહરું દારૂ પીતા હોય જમતા તે અને પછી જમીન સુઈ જતા હોય તો એનું આવરણ તો આવે પી લીધા એટલે પછી શું કે હું તો વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છું એ મોહ કહેવાય બરાબર જે પોતે છે ને અને તે પોતાની જાતને એ ના પડે એટલે બીજી રીતે બોલવું હું તક દારૂ ચડ્યો ક્યાં સુધી આ ખાઈ પીએ ને થઈ જાય અને સાયકોલોજી આપડે જે કઈ કહે કે તું બેન થવું બેન થયું બેન થયું બેન રહ્યા કરે એટલે આમ બોહ એ મોણ છું એ આવ અને પછી બીજી રીતે હું એ જ્ઞાનાવરણ થઈ ગયું કેવાય પેલું દર્શનાવરણ થાય એટલે શ્રદ્ધા ફરી જાય બધી આપી હું શુદ્ધાત્મા શ્રદ્ધા ઉડી જાય અને આ છું સાચી પછી જ્ઞાનાવરણ થાય અનુભવો પણ એ આઈ જાય પછી મોહ ની સરુ પહેલું શરૂઆત થાય શરૂઆત બહુ ની પછી આવે પછી મો ચાલો થઈ ગયું भाई पूछे दशा ग्रह विधि न लेख तो आ ज्योतिषास्त्र वाले शोधखोल करेली ज्योतिष शास्त्र अनुमानबद्ध है तेरे आ એવું બીજાને પણ જો એનો હિસાબ કાઢેલો હોય છે પણ અહંકાર ના હાથો પડવા દે અહંકાર ના હોય તો સાચું પડે પણ અહંકાર પણ આ જાણનાર જ નહીં ખોટું એ જાણનાર નથી હતા પણ જો જાણનાર હોય તો અમુક ભાગ હાથો પડે પણ અહંકાર એટલે બધું અહંકાર ખુલ્લો રહ્યો એટલે પોતાનો પુરસ્થ ઊંધો પણ કરી શકે છે જો બધું પ્રાર્થ હોય તો અહંકાર રહ્યો ને સમજ ને થોડો પુરસાદ છે અને પુરસાદ એ જ્યોતિષમાં આવે પ્રાર્થ એટલું જ જ્યોતિષ આવે ત્રીજુ પુત્ર હતા ઉપર થી આજ્ઞા થાય તેના શું થયું એવું ગ્રહો આના ઉપરી છે આ જે કાર્ય કર્યું છે ને એ બહુ વચ્ચે નિમિત છે નિમિત્ત એજન્ટો છે લેવા દેવા નથી અને ગ્રહો મૂળ આપણા માં છે એ ગ્રહો ત્યાં છે આપણામાં જે ગ્રહો